તમે કોલેજોમાં ભણી ભણીને અહીંયા અમેરિકા સુધી આવે કે જેવું તેવું કાર્ય કરશો તો પ્રારંભ યારી આપે નક્કી ના કરો તો એવું કઈ ના આપું હવે તમારા પ્રશ્નો પૂછો છે તમારી જે ગુચવાળા હોય ને તે બધા પૂછો હું બધા ખુલાસા આપું શું હું તમામ પ્રકારના ખુલાસા આપવા આવ્યો છું તમે શું તમે તમારા દુઃખો તમે યાદ ના કરો ફરી મારા આજ્ઞા પ્રમાણે તો તમારી પાસે નહીં આવે એ વાત નક્કી છે ત્યારે ક્યારે આપું છું કારણ હું તો જગન્ના દુઃખો લેવા આવી ગયો છું કારણ મારે એકલા દુઃખ નથી મને સત્યાવીસ વર્ષથી ટેન્શન જોયું નથી મેં એટલે તમારે જે દુઃખ હોય તે આપો અને પછી કહો કે તમે દાદાજી લઈ લો હું લઈ લો પછી તમે યાદ ના કરો મારી પાછું આવશે યાદ કર ખાતરી હોવી જોઈએ તમે કા દાદાજી લીધું એટલે મારું વાતો પછી તમને મામને દે હું નથી કિરતી લેવા આવ્યો હું કોઈ ચીજ નથી આવ્યો જાતની મારા ભીખ નથી માટે હું આવું કરું છું કહું છું તમારે જે અડથો હોય મને કહો અને જાહેર કરો અને એ અડથો દૂર કરો ફક્ત એ ના ફેરથી આ ઉંચવાડા થયા છે સમજણ ફેરવાથી પોત પોતાની સમજણ જ ચાલે છે જોજો આછા ટ્રાફિક ના લોજ ના બધા એ લોજ ના વધારે ચાલે આ ટ્રાફિક ના લોજ એટલા જો જાળીને તમે વર્તો છો તો કોઈ તમે અર્થે નથી આવતી કેવું છે ટ્રાફિક છે હવે આ જો કાયદા સમજીને તમે ચાલો તો ફરી અર્થે આવે શું ક એટલા કાયદાઓ સમજવામાં ભૂલ છે કાયદા સમજાવનાર ભૂલ છે કાયદા સમજાવનાર કાયદા સમજનાર હોવો જોઈએ વાત દુઃખનો અંત આવવો જોઈએ એમ ક્યાં સુધી આવું રહેવું આટલા બધા ડોલર પગાર મળે છે આટલું બધું મકાન સરસ છે અડચણ કોઈ જતી નથી સતત દુઃખ ક્યાંથી આવ્યું બેસી ગયું કયા ખેસી ગયું મોડું ચડેલું હોય છે ઘેર આવીએ મોડું ચડેલું હોય શા માટે અણસમજો છે બધી અણસમજો ભાગો ધર્મ કરો ધર્મ નહી કરો ચાલશે ભગવાન ને ન બજાયો નથી આપણું સેફ સાઇડ કરો વધારે ગ્રેજ્યુએટ થયા છે એન્જિનિયરો થયા છે એનું સર્વિસ કરવા દેવા ના પાડે છે કેમ કે અમારે ત્યાં પાડવી નથી કમાવું નથી કેમ એમ કે તમે અમારું આ સર્વ દુઃખ આવ્યું એટલે લોકોને કેમ દુઃખ થાય એટલા માટે એમાં પ્રયત્ન કેમ પહેણતા નથી બીજી છોકરીઓ ઓછી થાય કેટલી છોકરીઓ છે મને તમને મને હોતું નથી હું કઈ આ કરવા નથી આવ્યો હું તો શું કઉ જીવન જીવો અને જીવન એવું સુંદર જુઓ કે બે ઘડી ઘરમાં જેવું લાગે શું બારગીચા બ્રહ્મચારીઓ પર કેમ ના પાડે પર છોકરાઓ બધા હા છોકરા પ્રમાણ કેમ ના પાડે છે કે છે મેં એમને પૂછ્યું હરકત વાસ્તવિકતા મને કહો અમારા ફાધર બધા નું અમે જોયું છે નાનપણ માંથી એટલે એટલી બધી આબરું ગઈ આપણી આપણી ફેમિલી ને આટલી બધી ગઈ છે એટલે મારા વાત खुली करे जो आपड़ी, आपड़ी, आपड़ी, आपड़ी देती हो है, तो केसे भविष्य अमर फरी पर जीवन तो सुधारो अपना छोरा सुधारे कहीं करो निश्चय करो थी तेरे निश्चय करो मैं आम कर તો નિશ્ચય કર્યો બધું થાય એવું છે બુદ્ધિ એટલી બધી સમજી શકે તે સ્થુલ છે એટલે કે ખર્ચ મરી જાય સાફ કપાઈ જઈશે અરે આમાં મરી જશે ખબર નથી ભલે માટે કઈ આપણે ઇન્ડિયન ડેવલપ થયેલા આપણે ના શોભે આપણે ના એ ફોરિન વાળા બધો વાંધો નથી એને બરોબર છે તમારા જ पूर्वजन्मणानुबंधन छूटे जारी जो पूर्व नु ऋण अनुबंध हो गमतु ना सहवास ना फ राखव जो, जो अंदर एना प्रतिक आगला अवतार अतिक्रमण करेलु तुम आ परिणाम से કોઝી શું કર્યા હતા કે અતિક્રમણ કર્યું એની જોડે પૂર્વ ભાવમાં તેનું આ બહુ અતિક્રમણ આવ્યું એટલે એટલે અંદર એનું તમે માફી માગી લો માય પાક કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું જે જે દોષ કર્યા હોય માફી માગું છું કોઈ પણ ભગવાનની સાક્ષીએ તો એ તો બધું ખરાબ થઈ જાય અને જેનો પછી શું થાય છે એના તરફ બહુ દોષિત હોવાથી કોઈ પુરુષને ફ્રી જોયે તો દોષિત બઉ જો કરે એટલે તિરસ્કાર વધે છૂટે ભય લાગે જેનો આપણને તેનો ભય લાગશે તમને શું એ દેખો કાંઈ તમને ઘબડાટ પણ થાય એટલે જાણીએ કે છે એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માગ માગ કરો બે તિરસ્કાર પણ થઈ જશે અંદર તમે એ ના ધો તમે અંદર માફી માગર એ ભગવાન જે જે દોષો કર્યા માગ કરો ભગવાન પાસે બધું ધોઈ જશે કઈ કામ એ કોઈ વાક્ય કામ લાગશે કઈક લેવા તો સારું કંઈક કામમાં લેવા તો કારણ બધા બે ત્યાં રહેવાનું હોય પછી રહેવાનો પછી પાછું બાર મહિના આવું તારે અવર હાથ જેવું છે અવર હાથ પછી બાર મહિના આવે તારે એવું એટલે તમે કઈ કીધું આમ લેવો તો સારું અને મને પૂછો તમને અડચણો બળચનો હું તમને બધું દૂર કર્યા કે આવી રીતે ઉપાયથી તમે શરૂ કરો ના હોય તમે કાગળ ઉપર લખી નાખો તો હું તમને એકલા એકલાને સમજાવીશ શું કહ્યું તમારી અડચણ તમે કાગળ પર લખીને આપો તો હું તમે એકલો હોય ત્યારે અને તે કાગળ તમને પાછું આપીશ શું મારે લેવા દેવા નથી કાગળના સમજે ને કારણ મારી પાસે ઈન્ડિયામાં પુરુષો સ્ત્રીઓ એ બાર વર્ષના હતા ને ત્યારથી તે ચારી વર્ષને જે જીવન બધું હકીકત લખી લાવે કે મેં શું શું દોસ્ત કર્યા છે સમજે પણ મારે એનું કામ નહીં હું એને હેલ્પ કરી દઉં બધું અને એ આવી રીતે બધું ધીરા નીકળજે એવું હમતા એને આગળ પાછું આપી દઉં શું કહ્યું માણસના બધામાં એ તો હોય જ શું કહ્યું પણ એને અમે કોઈ જાહેર ના કરીએ કારણ કે એક વાત બીજા વાતને કરીએ તો માણસ આઘત ના કરે કારણ કે એનો દોષ જાહેર કરી બીજા પણ તો શું કરે આઘાત કરીને અમારી પણ બધા માણસો ના કાગળો આવે અને પછી કામ લાગે હવે હાહુ જોડે ભાગ ગયો હોય સસરા જોડે બંધ ગયો હોય જોડે ભાગ ગયો હોય ધણી જોડે ભાગ ગયો હોય તો એને નિવે કઈ ગયું આ તો વ્યવહાર તમે ખરેખર ધણી ધણી છો વાઇફર અનામી છો શું છો નામ નામ ને પહેણ્યું છે સમજે અનામી છો એટલે ખરી રીતે એવું નથી પણ આ ડ્રામા છે ડ્રામા ને તમે સાચું મારી બેઠું છે ડ્રામા માં ભરતું કે દીક્ષા અને ના ભજવું મારે પગાર કાપી લેવો એટલે તમે અનામિત છો એ અને નો પાક બધો આ નાટક જ બધા તેવા માની લીધું મને આમ કહ્યું મને આમ કહ્યું લલિતભાઈ છો મને બધા કે છે લલિતભાઈ ખરું છે કે વ્યવહાર ઓળખવાનું સાધન છે તમે લલિતભાઈ પણ તમે શું કહો છો My name is Lalitvai, so who is માય નેમ ઇઝ લલિત ભાઈ તો હુ ઇઝ આઈ ડેમ માય ને લલિત ભી અને યુ આર ધી ઓનર ઓફ ધીસ બોડી તો હું આઈ ડેમ ના જાણવું જોઈએ કેમ લાગે છે એ જાણે તો નિવેડો વધારે આવે જાય ને નિવેડો છુટ થાય વાતચીત કરો બીજા બધા મારી એકલા વાત નહીં તમે હું વાતો કરો ને તો નિવેડો આવતો થાય એમના જીવન જીવવું જોઈએ એક જ ફેમિલી હોય ને એ જીવન જીવવું જોઈએ તમને જો મારવાનો શોખ હોય ગાળો દેવાનો શોખ હોય તો બહાર જઈને ઘણા માણસ એને કરી ના હોય ફેમિલી માં બાંધેલી ગાય બાંધેલી ગાય ને મારી તો પેલી વાત જાય કે બહાધેરા બધેરા ના ખતડાય છૂટો હોય મારો જેના છોકરા છોડીઓ બધું ફેમિલી ના મારા કેવાય ને એ આપણે કઈ જાય ના કેવાય તમે હેડ ઓફ ધી ફેમિલી કહે તારે પણ અમારી પાસે ચડી દે છે એને કોઈ દરેક એને કોઈ પૂછવા નથી ચડી દેવાય નથી પૂછવા આવે તો ચડી દે તમને લાગે મૂછાવે એવું એટલે ગભરાશો ને ચડી રહ્યો નથી ચડી રહ્યો ને તે આપણા માંથી ક્લેશ કાઢી રાખો જેને ત્યાં ક્લેશ ત્યાં ભગવાનની જે બરકત છે તે ઉડી જાય ખુદ બરકત દેતા ને બોલે છે નહીં બરકત ઉડી જાય બરકત ઉડી જાય એટલે માણસ પણ જતું રહે પછી ત્યાં ઘણા કાળ ઘણું પુણ્યથી માણસ પણ હિન્દુસ્તાન નો માણસ પણ અને તે પછી અહીં તમને કેવો ત્યાંના ત્યાંના લોકો હિન્દુસ્તરમાં તો ચોખ્ખું ખોળે છે તો તમને રોજ ચોખ્ખો મળે છે ન્યાલું ખોળો તો જ રહે કેટલા પૂનસારી છો સપુરને પણ ખોટો દુરુપયોગ થાય એટલે કઈ ફેમિલી ચોખ્ખું કરો બીજું કઈ નહીં આપણે બોક્ષે નહીં જવું તમારે ફેમિલી ચોખ્ખું કરો એક હું વન ફેમિલી એટલું જ તમારી બુદ્ધિ સમજાય છે નહીં તમારી કચર એટલું હું કઉા નહીં કે મોક્ષ ની વાત જવા દો અત્યારે આટલું કરો તો ક્લેશ ના રહે ઘરનો આ તો રત્નાગિરીને આફુસ લાવ્યા હોય અને વડે ત્યાંથી કરીએ ઈન્ડિયાથી આવ્યું હોય અને રસ કાઢીએ હ સરસ એને પૂરીઓ સારી બનાવી હોય રોટલી સારી બનાવી હોય શાકમાં બહુ સારા બનાવે બધું કર્યું હોય અને કડીમાં જરાક છે મીઠું આગળ પડી ગયું હોય તને હણ પડ્યું તે બધું ખાતા ખાય અને કહી તા કહી એટલે હા કરું ખાવા પોચરા કરી બાજુ કહી દે પોચ ના મર્યા શું ખાવા પડે પાછું એ તો ના ખાઈ ના બધાનો મોડે ઉતરી જાય બધા છોકરા બોકરા બધા ભડકી જાય હા આપડે શું ભાઈ કેમ કે આવું થોડુંક વિચાર માગે માગતું સાચી વાત ઘણી મના થયા પણ આ વિચારવા કેવું હોવું જોઈએ વધારે નહીં બધા ધર્મ વધારે નથી કરવો આપડે વન ફેમિલી એટલું નિર્ણય કરો સ્વાફ હોય મારવા તો બાર માં આવીને કોને ના છો હું તો આ બોલું છું ને એ પ્રમાણે લાઈફમાં વર્તેલું છું શું કારણ કે મે હિસાબ ખોરી કાઢેલો છે મારે વાઇફ જે મતભેદ નથી અત્યારે હું કઈ હું કઈ આ લોકો સાધુ કેવો જેવો નથી વૈરાગી નથી સમજ પડે હું તો વેપારી છું તો પણ જ્ઞાની પુરુષ છું એટલે દેહ નો માલિક સત્યાવીસ વર્ષથી રહ્યો નથી કોઈ મિલકતનો માલિક રહ્યો નથી કોઈ ચીજનો માલિક રહ્યો નથી લાખ ગાડી કઈ સારી આપતા હતા આશર આપવાનું કેધું તું તો ગાડી આપીને બોલું તું બોંધુ ક્યાં પાછી બોંધા જગ્યા ના જોઈએ એક ઘોડો આપ્યો હોય તો ઘોડો બોંધાય જગ્યા જોઈએ બધું પ્લોટ હતા તે અમારા લાઈફ નામ પર ગયા બધા મારે તો કશું રહ્યું હું તો એમના ગેસ તરીકે રહું છું અને તમે ગેસ તરીકે રહ્યો છે અને જો શું ખાવશે ખરેખર આપ્યું સર ખાવા પીવાનું કેટલા ડોલર આવે છે અને બીજી બહેનો ને એ કે શોપિંગ કરશો નઈ શું કયું શોપિંગ બંધ કરી શું કયું ના લેવાનું માર્ગે પૈસા જોવો ના જોવો છે સારે માર્ગે કઈ પૈસો જોવો જ નહી કોઈના ફેમિલી અડચણ હોય તારે પચાસ સો ડોલર આપી કેવું સેલ્ફ લાગે અને શોપિંગમાં ખોટા નાખ્યા હોય અને ઘેર ધમાર ધમારું બધું પડેલું હોય છે બધું કહેતું તો એક બેન શોપિંગમાં બહાર ને દસ નાખતી ડોલર આપણી ઇન્ડિયા પછી મને કહે દાદાજી શોપિંગમાં મારા પૈસા જાય છે અને તે હું લોકોને કઈ વસ્તુ લઈને આપવા માટે જ લાવું છું મેં કહું બેન કે બંધ કે તે લોકો નહીં જોઈતી આવી વાત તું એક વાર દસ હજાર એ બંધ થઈ ગયું એનું શું કહેવું પણ અનનેસેસરી તમારે તો શોપિંગ કરે છે લોકો એમ તમે આવું જાવ જોડે કરવા માગો છો તમે કહો એમ આપડે ફેરફાર કરીએ કઈ તમે કોઈ પણ વધારે નહીં વધારે હાઈ લેવલ ના જોય તો નથી પણ એક ફેમિલી માં એ ના હોય તો બસ અને વધારે કરવા માટે એક ચોપડી હું તમને આપું બીજી ચોપડી બધી બહુ પાર હો મારી પાસે પણ એ વધારે એટલું બધું શીખવાનું ક્યારે જ આવશે પાર આવશે એના કરતાં આ ફેમિલી એટલું ચોખ્ખું કરો અને એક ચોપડી આપું એટલું કરશો તો આખું તમારે ભય છૂટી જવો તમારા માટે આગલાવમાં શું થશે એનો ભય જવાબદારી હું લઈ લઈશ શું કહેશ કઉોપડી લે રોજ દસ પંદર મિનિટ થાય એટલું જ ચોપડીમાં દેખાડીને તમે એટલું કરજો આમ કે ધારે एक बहन ते अग भेस भेस ने यह बेहनतीड़ा पाड़। पाड़ी, पाड़। पाड़ी पाड़ा पाड़ी ते एक पाड़ी थी भेस भर नीचे रहता था नरमा ભેંસને પાડી જન્મી તારે છતાં બેગા રહેતા નીચે રહેતા નીચે ઉપરતા જન્્યા પછી તો જુદા થઈ ગયા હવે નીચે વાળી બેન શું કે તારી પાડી રહી બોતવાની એટલે પેલી ઉપર લઈ જતી તારી તો નો નેતી તાર તે મોટી પાળું થઈ જઈ લીધી હતી રોજરાજ વધે ને ત્યારે ખબર ના પડે નાટ બહુ અમારે ત્યાં સારું કામ કરાય બહુ શક્તિશાળી હું ભારત ન છું હું કઈ ના દોડ્યું હોય પણ તમે આવું આવું ઢીલું ઓકો એ મારે કેમ ગમે એટલે તમારે તો નક્કી કરવું છે કે આપણે બધું આ વધારે નહીં કહેતો મોટો મોટો ગ્રાફ તોડવાની કહેતો મોટી આખી દુનિયા દોડવાની કહેતો ફક્ત ફેમિલી જ ફેમિલી એટલું ફેમિલી ક્લિયર કરો બહુ થઈ ગયું નથી થાય એ બધ હા તો પછી આવું અને કઈ ચોપડી હું આપું છું એ તમે વાંચજ પછી આપડે છે તમને કેમ બે કઈ થશે ઘરમાં ક્લેશ કેમ કહે ને ભાઈ અત્યારે બાર થી આવ્યા હોય ને તો બાય કોકડી જોડી બોંદગેજ થઈ હોય બોય જોડી બોંદગેટ થઈ હોય મોડા પર જોઈ લેવું તો તાર મૂળ બી ધીમે ધીમે ચા બનાવી બોસ કેમ કરે છે ત્યાં કહીએ રીતે વળીને આવ્યો આપડી ઉપર હવે આ મૂળ આ બોસ ગણી આવી છે એટલે આ નું મૂળ ક્યાં થયું છે તે ખબર જડે નહિ આપણને બરાબર એટલે તમારે આપણા ઘરમાં આવતા મીઠાઈ બીઠાઈ હોય ને સાડા પાડવા જેમ આપણી ગાડી ગરમ થઇ જાય છે તેનો ઉપાય કરવાના છે રેડિયેટર માં પાણી નાખ્યું અને આ ઉપરથી બંદૂક મારે પડે આવું જીવન કેમ આવું જરા ગાડીમાં ગાડીમાં જરા ગરમ થઇ જાય રેડિયે ફેરવી રાખો છો નથી પાણી નહી રેડતા કેમ ગાડી પી રાખી આપણે ઉતાર પાણી નાખવા જોઈ ગઈ છે આ શરીરમાં બે આત્મા છે એક મિકેનિકલ આત્મા છે અને એક મૂળ આત્મા છે સમજ પડે ને તો આ મિકેનિકલ આત્મા તો ગરમી થઈ જાય મુશ્કેલી હોય ના થઈ જાય કેમ બ્રાંડી ના પીવે એવો તમે પ્રેમ આપો ને તો બ્રાંડી બંધ કરી દે એ તો ઘરમાં પ્રેમ ના દેખે એટલે પછી બાર નીકળી આવું બેન પુજ ને એ કેવી રીતના કરવું તમારા પ્રેમ દેખે પ્રેમ ના દેખે એટલે ભાંડી જોડે પ્રેમ કરે ફરણ જોડે પ્રેમ કરે તો બીચ ઉપર ભર્યા કરે હું આ બાપે દાઢી ગુજ ન એટલે કંઈક વિચારવું પડશે આમ કેવા બધી ચાલશે આપણે અને આપણે ઇન્ડિયન પગ ધોઈને પીવા જોઈએ ઇન્ડિયન કહેવાય પણ આપણે તો આ સંસ્કાર બધા ઉડી ગયા કા કાએ કહીને અને મૂળ જ્ઞાન ઉડી ગયું બધા થજે તો થયો છે આપણો શું અને ફોરીન વાર થી એકલે એવું કે ઇન્ડિયનો તો આ ડોલર છે તે નથી સ્ત્રી ભોગવતા નથી જે તે આ દુનિયા ભોગવતા નથી માં કરતા આ ઈન્ડિયામાં સુખ સુખદ નહીં લેતા આવડતું નથી કહે અને દુઃખી પાર વગરના ક્યાં આવું કેહ કરે અને ચાલીસ હજાર પગતા હોય નઈ તો છેલ્લે હજાર એને હવા ખૂટતા હોય અને તમે તો બારસો મૂકી આવ્યો છે ખોટું નથી પણ ઘરમાં પ્રેમ વધારો શું છોકરા પણ ખોતા જાય કે બહાર જે દોડધમ કરતા હોય કે ના ઘેર આવતા રે વાઈફ અને વાતો કરતા ને તો છોકરાને ગમે નહી શું શું કરવા માંડી શકે પેલા તો અર્ધાંગ નાખ્યા હતા મારી અડધું અંગ છે મારી અને આવું થશે શું નામ આપનું શું લલિતભાઈ લલિતભાઈ પટેલ છે સંસ્કારી કોને કહેવાય ઘરમાં ઝઘડા હોય છે સંસ્કારી કહેવાય ઝઘડા ના હોય છે ઝગડા ના હોય આપણે સંસ્કારી પહેલા પૈસા આપે લોકો પેહલા તો પૈસાણો શહેરી આપતા હતા પછી આગળ તો કકરાટ જ નહિ ઘરમાં જે હોય કઈ કકરાટ ને કોઈ દુખ ના આપે એ સ્થિતિ આપણે હોય ને વાત કશું કરતા નથી કઈ વાત કરો ને વાંધો છે આપડે એકાદ છીએ બધા હું ગુજરાત ના જ છો ને તેવો તેના જ બેનો વાત કરજો હા કઈ સુધારવાની ઈચ્છા હોય તો મને કહેજો હું તમને બધા રસ્તા બધા બતાવીશ જેને સુધારવાની ઈચ્છા હોય એ બધા રસ્તા હું બતાડીશ શું કુ મારો ફ્રેન્ડ આવો મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં માટે ખરાબ વિચાર ના થાય આ ફ્રેન્ડ કરતા વધારે કહેવાય વાઇટ ફ્રેન્ડ કરતા વધારે ના કહેવાય એક દાડે દેખાય કે અમારા સસરા છે પેલા આયા જો પછી છ મહિના પછી ભેગા થયા પેલા સસરા ફલાણ સસરા થયો ને તો હું છે ને એમનો સસરો ત્યારે હું વિચારું પડે ભૂલ થઈ ભૂલ થઈ તમે કેમ કે મારી છોડી ડાયવર્ટ અરે આવું ટેમ્પરે એડજસ્ટમેન્ટમાં ડાયવર્ટ કેમ થાય તે રેતા નથી એટલે તમે કોઈ જાત્રા એ ગયા હોય તો ચાર પાક જ્યાં હોય તો હાથી હાથી વડમ્યા ના થાય એટલા હાથે હથે લાગે એવું આ પાંચ પચાસ વર્ષ હાથે છે ફક્ત છોકરા કેવા સંસ્કારી થાય થોડું સહન કરી લેવું પડે પણ સહન કરવા સમજીને સમજવું સારું છે સહન કરેલી પાછી દબાઈ દબાઈ કૂદે પાછી એટલે હું શું કઉ સહન કરતા સમજો સમજો તો બધું આ પગલ સોલ્વ થાય હું સોલ્વ કરીને બેઠો તમે સોલ્વ કરવું બધું દેખાડી દઈશ શું કરું એનો કઈ પ્રશ્ન તમે કરતા નથી તમે કઈ કરો ને अहम खोटो कहूे सा સંત પુરુષો પણ સંત પુરુષો કે છે છતાં એ અહમ જતો કેમ નથી અહમ જાય ક્યારે આપડે એને ખોટો છે એવું આપડે એક્સેપ્ટ કરીએ જાય વાઇફ ને જો કકડાટ થતો હોય તો આપણે સમજી કે આપણો અહમ ખોટો છે એટલે આપણે રોજ એ હમ થી પછી એનો માફી માતો રહે કઈ ઉપાય તો કરો છે ને કઈ આ ધોત્યુ ધોતું પહેલું થયું તો આપણને જતો રહેશે એવો એનું કઈ હાબુ આવું જાણવો જોઈએ ના જાણો જોઈએ હાબુ ના જાણીએ એમને ધો કરીએ શું ત્યારે પત્તો પડે તમને કેમ લાગે એટલે તમે જેટલી જે બાજુ બતાવું એ હમ સાફ થઈ જાય છે અને તદ્દન અહંકાર જ કરવો હોય તો તમને અહંકાર રાખો તમારી જે ઈચ્છા હોય કહો ને વન ફેમિલી કો જીવો કે કોડન્ટ તરીકે જીવો શું इंडिपेन्डं भेजू पर इंडिपेन्डं नहीं, नहीं।, था था, नहीं। तो आ बॉस होटकाल भगवान तो तरह स्वरूप शु स्वरूप जाना नहीं आ भगवान उपरी से અને ભગવાન કંઈ મહાવીર ભગવાન કે ઋષભદેવ ભગવાન કે કૃષ્ણ ભગવાન એમનું કંઈ લાયસન્સ નથી એ લોકોનું કોઈ પણ ને થવું હોય થઈ શકે છે શું કહ્યું પણ ઈન્ડિયાનો હોવો જોઈએ ઇન્ડિયાનો અને તે કયા ગુણોના હોવો જોઈએ કે છીએ આય વિધાઉટ માય ગોડ આય વિધાઉટ માય ઇઝ ગોડ છે ને મમતા પણ આ દેહનું મમતા પણ બધું મમતા પણ માય પણ જતું બધું તે પણ ભગવાન છે શું છે એટલે આ કૃષ્ણ ભગવાન થઈ ગયા એમને આ જગત કોઈનું માલકીન નથી આ તમારું જ માલકીન હશે આ બધું ને પણ જ્યાં રૂપ થયા નથી ત્યાં સુધી કૃષ્ણ ભગવાન તમારે માનવા પડે મારીને માનવા પડે એમને માની અને રૂપ થવાનું છે શું છે જે રસ્તે એ રસ્તે ગયા તે રસ્તે આપણે જોવાનું વિધાઉટ મા આ બધું મકાન મારું છે આ પ્લોટ બધા મારા છે આ મારું છે તે મારું છે આ જમીન મારી છે પછી મોદા પડીએ છીએ એટલે પ્લોટબોર્ડ ને જોવા જતા નથી એટલું મારું છે મારું છે પણ આ શરીર આપણું નથી આ પોતાનું જે ન થાય નહીં થાય નહીં એ આપણું હોય સમજ પડે ને અને જે પોતાને દુઃખ આપે તે આપણું ના હોય જે પોતાને દુઃખ આપે એ ચીજ આપણી હોય નહીં એટલે આની મમતા છૂટી જાય અને एकलोच कोई मारी थी। जो दाड़ो रस्ता दूचो आ रो ममता बता ममता छोड़े મમતા છોડવા માટે તો બહુ મોટું કાર્ય કરવું પડે એવું છે એટલે તમને જે મને કહો તો નાનું કાર્ય બતાવું તમે નાનું કાર્ય દાખલો આપો એક નાનો મમતા છોડવા માટે હિન્દુસ્તાનમાં તમારું એક મકાન છે એ મકાનને તમને અહીં બેઠા બેઠા એ મકાનમાં કંઈક થયું હોય કે ભાઈ પાસ ભાગ તે સંડાસ વાળો તૂટી પડ્યો છે તો તમને બેઠા અહીં ઉપાધિ થયા કરે મકાન ક્યાં છે કાગળ આવતા હાજર દુઃખ કરે ના થાય હવે એ મકાન વેચ્યું આજે તમે વેચી દીધું અને દસ્તા કર્યા બે રૂપિયા લઈ લીધા અરે બે મકાન બળે તો તમને થાય કારણ તમે મનમાં સમજી ગયા રૂપિયા આપણા હાથમાં આવી ગયે હવે આપણું મકાન નહી મકાન નહીં કહો નીચે એક માણસે એની લાઈફ વોક થઈ ગઈ બત્રી વી તે ખૂબ રડતો હતો આટલું બધું રડે શું પાલવાય તો બધાને કઈ બધા મરી જવાનું તો ખરી મરી જાય કે રડવાથી તમે રડવાથી જો પાછી આવતી હોય તો હું આવું રડવા લાગુ છું ત્યાં તો ના આવે એવું તો આ તાઈ છોકરો નવા નવા છોકરા મગી ગયા છે તારું કે તો તારો ઉપાય કરવો પડશે તનો ઉપાય હું કરીશ પણ એ તો મને વાઈફ ભૂલાતી નથી મગજમાંથી એક ગણવા તે એવું શું પૂછ્યું વાઈફ ભૂલાય નહીં મરી ગઈ તો ભરી તો એ ના બોલાવે શું ભૂતપેટ હોય છે એવું નહીં પ્રેમ શબ્દ નો અર્થ એવો છે કે અમારે ગમે કયા દોષ હોય દોષ ના રે કઈ અર્થ એવો અથવા તમને ગાળ મળો ને એણ સમજ થી મળે છે આ સમજો થી ફુલા ચડાવે પણ પ્રેમ એટલે તમે પ્રેમ જ વાત જોવા દો પ્રેમ ની વાત તો જોવા દો પણ પેલા ભાઈને કહ્યું કેમ તરંગ નહી આવતી કાક મને એના ગમતું નથી અને રાત દર પંચિત થયા ઘર મને તો દેખાયા કર ના થઈ જઈશ કેટલા વર્ષે પડ્યો કરે બાર વર્ષે કેવી વર્ષ નો તો જશે તે પહેલા બે વાર પહેલા તારી વાઈફ ગાડી મર્યું હોત તારી જગ્યા પર બેઠી હોય ઉઠાડું ના તે તો ઉઠાવી મેળવું મારી જગ્યા પર છે ઘૂંચવાડો ઉભો થઈ ગયો આખી જિંદગી નો ઘૂંચવાડો નથી આ કેટલા વાર માં ઘૂંચવાડો ઉભો થયો કે આ ઘૂંચવાડો ફક્ત બાર વર જ ઉભો થઇ ગયો પેલા મારી જગ્યા પર બેઠી ઉઠાડી કઈ મેળવ આપણા મધાને પેટે જન્મેલ નથી કે એવો પ્રેમ હોય તો હા પણ એ પછી મારી વાઈફ ને કે આ એવું તને સમજાવું કે બાર ઉપર તમે લગ્ન કરવા બેઠા એમાં એ તારા મનમોથી પહેરી ગઈ એ કે એ મને ખબર નથી મારી વાઇફે છે અને મને એના પર સઘન થઈ ગઈ પહેણ ને એ વાઇફ સ્વામી બે હે ને આપડે મોહિરાબાદ હશે જોયેલા જોયેલા બેઠેલા વાઈ સ્વામી હા ભાઈ હા મોડું જોઈને કે મોડું જોઈને કે આવ્યું શું કર્યું બાર વર સુધી માય માય કર્યું અને ધાડ ને જે વાંટા મારીએ નઈ તે મમતાના વાંટા માર મારી કર્યા બધું કાઢી નાખીશ તો માટા છૂટી જશે બઉ અને આખો દાર ઉપાદી કર્યા કરીશ તો આમ કરતા કરે વાટા છૂટતા છૂટવા પડે ગઈ તારથી છૂટવા પડ્યા છે શું કયું એના કરતા હું તાર રસ્તો દેખાડું તું તારી છોડી દે ને એ તો મારી મારી કરીને નોય મારી નોય મારી કરીને હું છોડ મહિનો વાંટા છોડે છૂટ બંધ બધું મારી કરીને આ જગ્યા નોય મારી ગઈ છૂટી બસ આ જગત છે બસ સાયકોલોજીક્ટ છે ખાલી બીજું કશું છે નહી તમે સમજાવે એવી વાત છે લલિતભાઈ હા પણ ભલે મહિનાઓથી કર્યું નઈ દેખાતી જ બન્યું ના લાગે મારી મારી મારી નહીં મારી જતી રહેવાની ગઈ મારી ના મળે કે જતી રહે તો હા માર માર કરે તો રેશમી દોરી પાસે હારી લાવે આપડે જે ભાવ હતી બધા ખુલાસા મળશે તમને તમામ પ્રકારના ખુલાસા મળશે આખા વર્ગના તમામ જત્ન કારણ હું પોતે દાદા ભગવાન નથી ખબર નહીં દાદા ભગવાનને ભાઈ પ્રગટ થયા છે તે છે શું છે કારણ કે આ કાળમાં ફૂલમોન થઈ શકે એમ છે શું છે આ કાળ વિચિત્ર છે એટલે ફૂલમોન થઈ શકે એમ છે એટલે મારે ટેન્શન ડિગ્રી રહી અને ભગવાન પેન્સો આ ડિગ્રી પ્રગટ થયા નહીં ત્યારે લલિતભે આમ કહી દાદા ભગવાનનો નમસ્કાર કરું છું દાદા ભગવાનનો કારણ કે મારે ચાર દિગ્રી થી ખૂટતી પૂરી કરવી પડશે એટલે ત્યાં સુધી હું શું છું કે નથી ભગવાન થઈ ગયો દાદા ભગવાન કે નથી ભાદ્ર પટેલ રહ્યો આવે આ બધું જ્ઞાની પુરુષ પટેલ તો ખરો ભાદ્ર નો ભાદર જવું ત્યાં બધા ને ભાદર ને આપડા મારે આ કેવું પડે ને રિલેટીવું બધા પણ જાત ના પ્રશ્નો પૂછે આખા વર્લ્ડના તમામ પ્રશ્નો સોલ્યુશન પૂરું મળશે સોલ્યુશન બે પ્રકાર હોય છે એક લૌકિક સોલ્યુશન હોય છે અને એક અલૌકિક હોય છે લૌકિક તો બધા બહુ જ તમે જાણીશ પણ અલૌકિક વાસ્તવિક શું છે એ જાણવા જેવું હોય શું જેવું છે હું મુક્તું શું કહું પણ જે ઇન્ડિપેન્ડન્ટ હજુ આ દાદા ભાવ નમસ્કાર કરવા પડે એ બાકી રહે પણ મારે કાર્ય છે मारे काम रहे पुरी पूछे मारी भावना रही गई शो रही पांच पचास हजार मनसो पाया सारू पे अरे हजारों मणस तो दादा ने याद करे मैंने के रात दड़े भूलता सेकंड भूलता है અને પછી એને તો એનું રક્ષણ થઈ રહ્યું છે એક સેકન્ડ ભૂલે નહી પછી ઉપાડી જ નહીં કેટલાક તો મારે છે ને મને કેસ જો આ લઉરા બધા હું સમજું ડીલિંગ કરતો નથી આ વખતે વહુ નું સમજું એટલે મેં એને કહેલું કે ત્યાં મને કઈ દેખી વેતું તેને કશું કર્યું નથી ના નથી કરી આપણું નક્કી નહીં તૂટી દેશે હા નહીં ડાય તો વાર નહીં લાગે આપણે જે તને નભાવીને કામકાજ લેવાનું કંઈ બીજી લાગીએ ને તે કઈ આવવાની છે એવું જ માલ ને આ મનુષ્ય પણ એનો ને એટલે એનાથી જ કામકાજ લેવું છે પાણી એનાથી જ કામકાજ લેવું કામ કાઢી લેવું પણ એ ફેમિલી બનાવટ નહીં કરે નરમ ગરમ થઈ બનાવટ નહીં કરે આ તો લોકો બનાવટ કરે એવું નહીં એ ફેમિલી વાત તારા વગર મને ગમતું નથી એમ કેવું શું કહું એ વળે ને આપણને તાર પછી થોડી વાર પછી તારા વગર તું ગમે તું વળ્યું હતું પણ તારા વગર મને ગમતું નથી એમ કહી દેવું